कस कर फेल फेक्टर जोड़े હોય આપે હવે આ એને હેલ્પ કરશે એને રક્ષણ કરવામાં આકર્ષણ વહેવાર ઉભો કરે તમે ક્યા હતા બરોબર નાતા આવે પાછું આજે જે લાઈટ ઉભું થયું છે ને એની તો નથી અડવા દેતું જ નથી ને દેખાય <sulidious>. દોરા તો રીંગણા ના હોય છે હા રીંગણા જ દોર હોય છે બેન દેવી દેખાય જો જાગૃતિ માં ડાઉન ગયું હોય તો પોતાને જુદું લાગે પોતાની માટે પોતાને લાગ્યા કરે આખી સામા ઉપર કેવો પ્રભાવ પડે છે કે કેવી અસરો કરે છે એવું ખબર નથી એ જુદી વસ્તુ છે પણ જે હવે ઓળખવું હોય આજે ખેતી ભાઈ બેઠા છે ભાષર વાય છે તો એ લોકો માં આમ છે એનો આનો વધારે પ્રભાવ પડે છે આની આખો તો ઓછો પ્રભાવ પડે છે એવું કઈ કેવું હશે એજ પ્રશ્ન કરે તપાસ નહી કરતો તને કશું દેખાય રીત હોય ને જોખ માર ઉતરી જતી ને એવી લાગે એમ પેલી એમ દેખાવમાં પ્રભાવ પડે વાત કરાયું બીજું ચાલુ થાય પછી ધીમે ધીમે ઉતાર ઉતાર ઉગાડ ઉગાડ જાય પકડાવવું એની જીણવટ નથી દાદા પ્રભાવ પ્રભાવ આપણને આપણે બેઠા હોય ને તો આપડા બીજા ભાવ બધા એ બંધ થઈ જાય અને સારો એમને લઈને બીજો ભાવ થઈ જાય ચંદ્રક લઘુતમી કોતરી રહી છે કોતર કામ છે કોતર કામ ના ખબર પડે આપડે તને કોતરકા ચંદ્રકાંધ એવું ના હું એક બીજી વસ્તુ પણ નોંધ કરી હતી મેં એટલે આમ પેલે પ્રકૃતિ પેલી નિર્લભ ભાવ એટલે સામાન્ય सामा उपर तो पैसे तो मुखाकृति संबंधे बहुत चौटे नहीं पेला मही जो हाँ ना यू बने न आखिर संबंधी स्त्री संबंधी खिलास गई आखू थे एट्ले अतरे वातावरण में पेलू जो हो आख खेच चित्त त्या चौटी जाए ज्ञानी जागृति पेलू मुक्त थी जाए पड़ आज चौट है पहले थी आव कोई अभ्यास में पड़ेलू नहीं चित्त व्यवहार में ओखाण पड़ी नहीं साम प्रकृति ओ तो एक तक खबर न पड़े कि आ कई प्रकृति कई तक लगे आ हित नहित है त्या जाए खबर नहीं पड़ती है ઘડા નહી <laughs> <laughs> वर्ष पे आज प्रकृति ओढ़ी मैं देश आवल द लगे आखिर नॉर्मलिटी पेलो दलास व्यवहार पाशा झीण झीण अंदर खाने एक झीण प्रकार शूज रहे अहंकार नो पड़े पहले प्रेराय नही अंदर घा वगेला लग्या करें अंदर દાદા ના પ્રભાવ પણ તમે પડે ખરો પડે દાદા પડે પહેલી વાર આવ્યો ને દાદા વાત થઈ ને પહેલી વાર આપડે સત્સંગ થયો ત્યાંથી જેમ પડ્યો પ્રભાવ પડી તારે રિરટી કોમ્પ્લે આખો દેતી હોય ને तो आ, बड़ा चलो डिप्रेशन सोलती हमारा दीपक भाई बड़ो आया ने આમ છેલ્લો દિવસ છે આપડે બઢિયા થયે યાર બાર કરી આપડા આખું દેખાય ને સરખું નથી બઉ સારો સામાન સાંગી બહુ સારો સામાન માન ને ધન અઠવાડિયું સાચું એટલે ખ્યાલ આવી તો કામ જ ના થાય મન જો સારું થાય ને ભૂલવું છે શું કયું ગૌરવ ના કરે છે અને લાગ લાગે મને આગને આગને દીત્રકતાથી બોલુ એક ટકા વાત કેને કેટ લાગે 100 ટકા લાગે અઠોળ બોલતો નહીં કેને કેટ લાગે 100 ટકા કેને ખરેખર 100 ટકા ની છે ચાલે આંધી ગયો તારી વાત તો ને કેલે થોડું તને થોડું થોડું એનીવર હું જીયા ના કરું એટલું બધું હા કરું ભરું એક પત કરું કતારું બોલવા લાઈટ દે કે કે એક ગણિત જે થતા તે મરી ના મરી નતા બોલતું પાણી ભેળ્યું છે પાણી ભેળ્યું તો બોલું કે દિવાળી કાચો સમર્પણ ભાવ જ છે સંપૂર્ણ રીતે હંડ્રેડ પર્સન્ટ તમારું કામ નહિ હા જન્મ દાદા ભૂલે ગણપતિ આપણને નઈ શાંતિલાલ ઓળખી દેખરેલા તમને ઓળખી લીધેલા ધીમે ધીમે ઓળખાજે પછી યાદ આવ મને એમ લાગતું હતું કે આવતો ને લાઈટ થઈ ગયું પડે લાઈટ આપેલું જ્ઞાન આપતું બધા લાઈટ જ આપે છે દાદા અત્યારે તમે પૂછતા હો ને કેવું ખરું પણ આખું એટલે ખેતીભાઈ માટે કેવી રીતે બોલાય શું બોલાય છે એ ખબર નઈ એની મેળે જવાબ નીકળી જાય પણ જે જુદો એક વિભાગ રહ્યા કરે આમ કે આમ બોલાયું એ જુદું પોતે જુદો અને ખેતીભાઈ જે દાને સધા પછી દઈ ચાર આમ એની અંદર ફળ ચુરું જીદે રહ્યા કર દાડા અને પાછો આમ એક છોટેની દ્રષ્ટિ એઈ છોટું દાળ પડી ગયું એટલે આજે બહુ કતરણી છે ને ડાયરેક્ટ બાર નું જ્ઞાન ઓછું રહે અગ્રમ ઘરે વાતો જે અહીં અહી પ્રેમનું સિંચન થાય છે ને જે प्रेम रही है नहीं तो जो जो है है ने तो जाए पर प्रेम जे हाँ खाता शीखी ક્યારે બધે કઈ છેકાર કરોડ આવે મજબૂત રહેવું છે ભાઈ આપડે ઉપકારી છે એવું કહેશો સત મજબૂત રહેવા સરસોડ ઉપકારી છે અપમાન ઉપકારી છે એવું બધું બોલબોલ કરશો આ સી બોલે બોલે આમ કરી છે બોલે નથી બમ કામ સમજી ગયો જો સમજી ગઈ રાંસ બોલે તો કડું નઈ કડું પીતો નથી કે આ કે કે આ પૂરી આતે કા દે કે ઠીક છે એ જોયું ને બહુ મોટી વાત કે આ એરતી વાત મોળ બગલ પર બગલ પર ના ના એ મેર્ક કરતો તો દલા આજે કડું પીધું ને બને મીરુભાઈ વાત કરી એ અંદર નો આ બે જોવામાં આવે ને એ તમારું ગરમ થઇ જાય તો બે થી જુદો ને જુદો થઈ હું આવ્યો તે દિવસે જોય તે જ્ઞાની બધા ના ના અમુક અમુક ગુણો હોય ને ત્યારે બીજું છે તે આદય નામ કરવું નહીં દેખતા પણ આવો વધારો વધારો વધારો આદરવાન મળે આદરવાન મળે પછી આંગ બધા માફક કરવાનું મનોહરણ લાગે કે મનોહરણ કરેલું મન નું હરણ કરે છે વાળ લાગે છે શું બોલે જોતા પરમ વિને ઉત્પન્ન થાય ઉત્પન્ન થાય એ લોક પૂજ્ય લોક પૂજ્ય પણ પચીસ બધું જેવું થાય તારે પ્રાપ્ત થાય ત્યારે ગરીબ કાયદો થશે ને કઈ કાયદા કરે તે તેમ ઘરે નાતા આજનો બહુ છે કેવા આદરા ઘણો બહુ છે બહુ દેખાય છે મુદ્દે દેરી ઘડેલી હોય મુદ્દે દેરી ઘડેલી હોય કરે કરી ઘડે છે તે તેમ ઘરે આજ એ તીતારો દીપમારો એ જોયું રે અરે એ એ ગોત્ર કે એ જતે આયશ રે એમ ન દે આ બધા બાવાઓ બેસી જવા ફરે પરીક્ષા નઈ રે ને હવે આવી પરીક્ષા રહી નથી પરીક્ષા કરી જય